યોહાનની લખેલી સુવાર્તા એનો વીસ મોહાનની લખેલી સુવાર્તા દિવસે મોટે અંધારું હતું એવામાં મગદાલાની મરિયમ કબર આગળ આવી ને કબર પરથી પથ્થર ખસેડેલો તેણે જોયો ત્યારે તે દોડીને સિમોન પિત્તળની પાસે તથા બીજો શિષ્ય જેના પર ઈસુ પ્રેમ રાખતો હતો તેની પાસે જઈને તેઓને કહે છે તેઓએ પ્રભુને કબરમાંથી કાળી લીધો છે અને તેઓએ તેને ક્યાં મૂક્યો છે એ અમે જાણતા નથી તેથી પિતર તથા પેલો બીજો શિષ્ય કબર તરફ જવા નીકળ્યા તે બંને સાથે દોડ્યા પણ પેલો બીજો શિષ્ય પિત્તરને પાછળ મૂકીને કબર આગળ વહેલો પહોંચ્યો તેણે નીચા વળીને અંદર જોયું તો ક્ષણના કપડા પડેલા જોયા તો પણ તે અંદર ગયો નહીં પછી સિમોન પિત્તર પણ તેની પાછળ આવીને કબરમાં બેઠો અને તેને પણ શણના કપડા પડેલા જોયા જે રૂમાલ તેના માથા પર બાંધેલો હતો તે ક્ષણના કપડાની જોડે પડેલો ન હતો પણ એક બાજુએ જુદો વાળીને મૂકેલો હતો પછી બીજો શિષ્ય જે કબર આગળ વહેલો આવ્યો હતો તેણે અંદર જઈને જોયું ને વિશ્વાસ કર્યો કેમ કે તેણે મરી ગયેલાઓમાંથી પાછા ઉઠવું જોઈએ એ શાસ્ત્ર વચન તેઓ ત્યાં સુધી સમજતા ન હતા ત્યારે શિષ્યો પાછા પોતાને ઘેર ગયા પણ મરિયમ બહાર કબરની પાસે રડતી ઉભી રહી તે રડતા રડતા નીચી નમીને કબરમાં ડોક્યાં કર્યા કરતી હતી અને જ્યાં ઈસુનું મૂળદુ મૂકવામાં આવ્યું ત્યાં ઉજળા કપડાં પહેરેલા બે દૂતને એકને ઓસી કે બીજાને પાંગતે બેઠેલા તેને જોયા તેઓ તેને પૂછે છે કે ભાઈ તું કેમ રડે છે તેઓને કહે છે કે તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેઓએ તેને ક્યાં મૂક્યો છે તે હું જાણતી નથી માટે હું રડું છું એમ કઈને તેને પછવાડે ફરીને ઈસુને ઉભેલો જોયો પણ એ ઈસુ છે એમ તેણે જાણ્યું નહીં ઈસુ તેને કહે છે કે ભાઈ તું કેમ રડે છે તું કોને શોધે છે તે માળી છે એમ ધારીને તેણે તેને કહ્યું કે સાહેબ જો તેને અહીંથી ઉઠાવી લીધો હોય तो तेने तेने क्या मने कहे, तेने तेने कहे ते क्या मुको ये कहे एट्लैसे हूं तेई जाइसू कहे कि मरियम तरीने ते हिब्रू भाषा में कहे कि राबो नहीं गुरु जी ईसु तेने कहे कि हजी सुधी हूँ पिता चढ़ी गयी मैंने स्पर्श न करे कि जे मारो पिता तथा तरह पिता અને મારો દેવ એવો તથા તમારો દેવ તેની પાસે હું ચડી જાઉં છું મગદાલાની શિષ્યોને ખબર આપી કે મેં પ્રભુને જોયો છે અને તેણે મને એ વાતો કહી છે ત્યારે તે દિવસે એટલે અઠવાડિયા ને દિવસે સાંજ પડીએ શિષ્યો જ્યાં એકઠા થયા હતા તેના બહારણા યહુદીના ભયથી બંધ કરવામાં આવ્યા હતા ત્યારે ઈસુ આવ્યો અને તેઓની વચમાં ઉભો રહીને તેઓને કહે છે કે તમને શાંતિ થાઓ એમ કહીને તેણે પોતાના હાથ તથા કૂંખ તેઓને બતાવ્યા માટે શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામ્યા તેથી ઈશુએ ફરી કહ્યું કે તમને શાંતિ થાવ જેમ પિતાએ મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું એમ કહીને તેણે તેઓના પર શ્વાસ નાખ્યો અને તેઓને કહે છે કે તમે પવિત્ર આત્મા પામો જેઓના પાપ તમે માફ કરો છો તેઓના પાપ માફ કરવામાં આવે છે અને જેઓના પાપ તમે કાયમ રાખો છો તેઓના પાપ કાયમ રહે છે તેઓની સાથે ન હતો તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું કે અમે પ્રભુને જોયો છે પણ તેણે તેઓને કહ્યું કે તેના હાથમાં ખીલાઓના વે જોયા વિના તથા મારી આંગળી ખીલાઓના વેહમાં મૂક્યા વિના તથા તેની કૂંખમાં મારો હાથ નાખ્યા વિના હું વિશ્વાસ કરવાનો જ નથી આઠ દિવસ પછી ફરીથી તેના શિષ્યો ઘરમાં હતા થોમાં પણ તેઓની સાથે હતો ત્યારે બહણા બંધ કર્યા છતાં ઈસુએ આવીને વચમાં ઉભા રહીને કહ્યું કે તમને શાંતિ થાવ પછી તે થોમાને કહે છે કે તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો અને તારો હાથ લાંબો કરીને મારી કુખમાં નાખ અને અવિશ્વાસ ન રહે પણ થા. થો ઉત્તર આપ્યો કે મારા પ્રભુ અને મારા દેવ ઈસુએ તેને કહ્યું કે તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે ઈસુએ પોતાના શિષ્યોની રૂબરૂ બીજા ઘણા ચમત્કારો કર્યા કે જેનું વર્ણન આ પુસ્તકમાં કરેલું નથી પણ ઈસુ તે ખ્રિસ્ત દેવનો દીકરો છે એવો તમે વિશ્વાસ કરો અને વિશ્વાસ કરીને તેને નામથી જીવન પામો માટે આટલી વાતો લખેલી છે